દાદા ભગવાન નામ નહી બરોબર બોલવાના દાદા ભગવાન ભગવાન કઈ પણ દાદા ભગવાન ના અસીમ જય જય કાર બોલું ભગવાન ના અસિમ જય જય દાદા ભગવાન અસિં જય જય દાદા ભગવાન દાદા ભગવાન હસિંજય જય કાર ભગવાન હસિંજય જય કાર ભગવાન હસિંજય જયખાર હો કરે છે એના માટે પૂછે મંગળવાર બી કરતો એટલી વાર અવરોધો તૂટે સાચું કે કેમ જેટલી વાર જ્ઞાન લે એટલી વાર અવરોધો તૂટે પેલા ફીટ થયું કશું ઊંચું થાય ના ફીટ થયું ફીટ થાય એવું છે ના પાડી હોય તો લેવું આજ્ઞા પણ આજ્ઞા પાડતા કેટલે થોડા સારું થોડા સારું થોડા સારું પૂછી લે ને એટલે જાય બરોબર છે શું આ સમજાવતા પર સત્તા એટલે હોમડી કે કે કે? તેથી આત્મા બેભાન થાય છે આત્મા લાવ્યો હોય તો કઈ ના ખરીદ લઈ જાય અને ચૂક મળ્યું છે ચૂક ના હોય ત્યારે જરૂર કરી તને અંદર ક્રોધ માલ માં આવેલો નથી આવે અને આ જે ભરેલો માલ છે ને તે ટોકી છે એ પહેલાનો માલ ભરેલો જ છે નવો આવતો બંધ થયો એટલે આ ટોંકી થોડા થાલી હતી નથી આવેલ ફિલ્મ બંધ જાય ને આપણે નવી ઉભી કરવી પડે અમારી ફિલ્મ ઉભી કરવી પડે રોજ ચાર કલાક ની ફિલ્મ અમારે ઉભી કરવી પડે અમે કહી છે વિધિઓ કરીએ છીએ ચાર કલાક ની ફિલ્મ ઉભી કરવી જોના ને જોના જોના તો ખેડાર ઉભા ના રે ને આ ઉગે નહી જોના વાળા તો આ ફિલ્મ સંભાળી હોય સિરીઝ પે પૂછે છે કે તમારી ફિલ્મ કઈ ચાર કલાક તમે કઈ ફિલ્મ જોવો છો પૂછે છે અમારી ગોઠવેલી લોકો ના હિતના માટે લોકો ના કલ્યાણ માટે તમે બધા આવો પાછા પાણી લાગે પણ માણસોમાં ઊંચી જાય નથી આંબેડકર આપણી લાઈન માં નથી આપડે આપડે તો સિલેક્ટ માણસો આવે છે સિલેક્ટ બધા પચાસ હજાર માણસો સિલેક્ટમાં જ આવે ને ન લાગે થોડી વાત ભૂલ કરેલી હોય આમ તો આવે મજા હું લોકો પ્રગતિયા ઉપર ચડ્યા બની તાપ સહન ના થાય અમારો તાપ સહન ના થાય બઉ જબરદસ્ત નથી પણ એને તાપ બહુ લાગે એને પ્રતાપ થાય ચંદ્ર જેવી સભ્ય જે સારા માણસે સૌમ્ય લાગે પછી પેલી જોવા ને દી પડો વાત ખરી પણ એ તો ખોટે ખોટું બાલું બતાવે ત્યારે શું કર્યું મને જ કેતા ભગવાન તો આપડે કોઈ ઉપરીએ નહીં દાખલ નહીં કે આપડે કોઈ ઉપરી ના થઈ ઉપરી રહી ઉપાધીતે ઉપરાય એના કરતા આ ઉપરી હારી બેન પૂછે છે રીતા છે એનું નામ પૂછે છે કે આ જ્ઞાન આપડે લીધું અને આપણને જે અસર અને આનંદ થયા અંદર નો માલ ચોખ્ખો થયેલો લોકો નહીં આવતો એ બહુ ગુજિ જાય કે આ પેલા આવું કરતા હવે નથી કરતા એવું ગુજિ જાય કારણ જે સુખ ને માટે કરતો તે સુખતા આવી પડ્યું કઈ પૂછવું છે દાદા મને બે ત્રણ અનુભવ છે મને બે ત્રણ અનુભવ સમજાવતા બોલતો શુદ્ધાત્મા શુદ્ધાત્મા દાદા સામે થઈ શકે થોડો થોડું લાયક પછી મને સારો શર માં હાશું લાગે શરીર માં તો બહાર ને કરતો હું તો બેસી તરત સુતા સુતા નિધિ ધ્યાસન કરતા હતા અને શુદ્ધાત્મા સુધા બોલતા હતા તો એકદમ એમને આમ જયારે પેલા એકદમ થયું અને પછી એકદમ આંચકો લાગ્યો અને એમને પોતે શરીર માંથી નીકળી રહ્યા એવું લાગ્યું એટલે હલવા માંડ્યું અને એવું એવું થવા માંડ્યું એટલે પછી ડરી ગયા પછી ત્યાંથી ઉભા થઈ ભાગ્યા તો કે એવું કેમ થાય નીકળી જાય આપડી હાજી માં નીકળી જાય તો આ જ્ઞાન ના હોય તો ટીમિનેસ મારી નાખે આપણું સાયકોલોજી ચેક કરાવે ને આખો સાયકોલોજી શું થવાનું થાય પડી જવાનું આમ થાય છે આપણા લોકો તો એવો ચિંતે કશું થાય નહિ કોઈ નામ લેનાર નથી તમે તમે તો થયા મારા કયા પ્રમાણે તો કોઈ દુનિયામાં નામ નથી એને ક્યાંય નથી અને આ તો આશ્રમ છે એટલે મુક્ત થઈ મુક્ત થવા નક્કી થઈ ગયું આજ્ઞા પાડે તો પણ તે સિત્તેર ટકા ને શક્તિઓ માગ્યા કરું છું કે પડાય નિરંતર એમાં શક્તિઓ માગ્યા કરું છું પાંચ આજના વાપે गया अवतार करेल आप गार करेल हो ત્યારે આપણે ધંધા ના સંજોગ મળી આવે અને કોઈ ના કર્યું હોય ધંધા ના સંજોગ હોય તો નીકળી જાય મળે નીકળ્યા ખરાબ ભાવ કર્યો તો પાછું ફરી મળે એટલે અહીં જે કર્યું તેનું ફળ અહીં દેખાતું હોય પેલું હા પેલું દેખાય ને એવું કર્મ કારણ દેખાય ને એવું હોય છે ના બોલે પાછા બોલે અને પછી બિહારી પછી આપણે મનમાં શું કે મનમાં શું થાય અત્યારે કઈ બધા આપડે બરાબર એટલે આવતીકાલે આવે ગુનો છે એ તમને જમવા બોલા આવતો હોય અને તમે તો ત્રીજી રીતે નઈ જ કરવો જોઈએ આજે કરો બધે કેવો હોય કાલે કેવો હોય બીજી રીત કરવો નહીં અમે ત્રીજી રીત ના કરીએ કોર્ટ જતા આગળ ભૂકી રાખ્યા છીએ આપડે ચેન્જિંગ થાય એવું જે કર્મ બંધાઈ ગયું હોય એનો છુટકારો કેવી રીતે થાય કે અમુક પ્રકાર નો નાશ થાય છે બધી પ્રકાર નો નાશ ના થાય પાણી હા પ્રતિકમણ થી નાશ થાય જ્ઞાનીપુર દર્શન થી નાશ થાય જ્ઞાનીપુર જ્ઞાના પ્રતિકમણ થી ઘણો થાય તમે કોર્ટ દૂર મૂકો તો કે પ્રેજ્યુડી કેવાય ને કે પેલા દિવસે અનુભવ થયો કે ચોરી ગયો પૈસા પછી બીજે દિવસ આવ્યો ત્યારે તમે કોર્ટ જરીક દૂર મૂક્યો તો એ મારા કરે દૂર મૂકીએ કોર્ટ તો ચેતવું જ હોય કે આપડે દરેક માણસ છીએ આપડે એમ લાગે એમ પડે કે માણસ ઉપર આવ નઈ કરતા આરોપ નહી કરતા હોય બધા ના હોય ભાવ તો બગડે કે જે આ લઈ લેવા જેવું કાર્ય ના થાય કાર્ય પૂર્વ ગયા વખત ગરલું હોય તો જ થાય એ થાય અત્યારે ભાવ બગાડ ને ચાર બગાડે કાન પાછું આવતા હોય જોગ બન્યો વ્યવસ્થિત છે તે ભવિષ્ય ભૂતકાળ તો બુદ્ધિશાળી ભૂલી જાય વર્તમાન મળે અંદર ગાયબ નું વળ નથી આવ્યું હિન્દુસ્તાની ઘટી હોય આપડે તો આગળ કોણ બે રાખી નાખવા કે મળી આવપા બની આ અને આટલી કેળી એક માસ જાય એટલો જ મોસ નો માસ છે આત્મા ને પરમાત્મા ની અનુભૂતિ કેવી રીતે કરવી આત્મા ને પરમાત્મા ની અનુભૂતિ કઈ રીતે કરવી જુદા જુદા નામ આપવું ગોવિંદભાઈ થાય તૂટી જાય અનુભૂતિ એક જ જગ હોય એટલે ખરેખર ગોવિંદ છો ખરેખર આત્મ સ્વરૂપ કહેવાય નઈ કઈ માનીયે ખરા કે આત્મ સ્વરૂપ છે પણ ચાખાય નહી અનુભૂતિ ના થાય તો દેહ હોય ત્યાં સુધી અનુભૂતિ ન થાય એવું એમ કે દેહ હોય ત્યાં સુધી અનુભૂતિ ના થાય ના દેહ હોય ને ના થતી હોય તો બધા કોઈ થાય ના મોક્ષ લાગવો જોઈએ દરેક દરેક પળે લાગવો જોઈએ દરેક પળે લાગવો જોઈએ હા દરેક પડે તો કેવી રીતે લાગે લાગે કેવી રીતે લાગે કે કરવા માટે જીવન જીવી અમે એના માટે તો જીવન જીવીએ છીએ કે ડાલા ના હોય તો એટલે જે રીતે સંસાર પોહાય એક મિનિટ પહોંચાય નહીં નિરાતે પુહાય પણ છે ના ગમે મારું શું શું આ બધું રૂપિયા છે તે તો આનંદ થાય છે પણ પેલો પેલો આજે પકડવા આવ્યો અને પોતાની જાત ને બિચાર આવી ગયો કે લલ્લુભાઈ પાપ થઈ ગયા મારી રાશિ લલ્લુભાઈ હું થઈ જાય તો મારું શું થઈ સમુદ્ર માં સુખ ખો છે આ ડુંગળી ના જેટલા સ્લાઈસ પાડીએ એ ડુંગળી જ હોય ને એ સુખ દિવાળી નીકળે પછી જેટલી સ્લાઈઝ પાડીએ એ બધી ડુંગળી નીકળે એ બધા સંસાર સ્લાઈઝ પાડ પાડો છો એનું એ માનવું અને મોક્ષો આ વલ ની મોટા મોટી અજાઇ કહું છું બન્યું બન્યું છે ખરું પેલો આમ આ તો છેવટે બે હાજર વર્ષે નહી બન્યું ક્ષણે અમુક ભાગો વાત કરો છે ને ઇન્જેક્શન આપે છે ખમા શું કારણ શરીરો આત્મા ના સંબંધો માં દુઃખ ને શરીર નો દુખ? ઈ એ છે કે શારીરો શારીરિક દુઃખ રીતે લાગ્યું છે ત્યારે આમ થોડી થોડી ગયું કરું પણ જે મે અંદર પહેચી ગયું છે ભાઈ એટલા ભાગમાં અસર થાય ખરી રીતે વેદક છે જ નહીં જ્ઞાયક જ છે પણ વેદકતા અનુભવ મને લાગે સમય સમયે દાખ રે મને મોટું મોટું દુઃખ આવી મને કોઈ ત્યાં દુખ ના થાય પણ શરીર સંપે મોખમાં બી હેલો મોખ પર દાદા દાદા તમે કયો કે તમને ફ્રેકચર થયો ત્યારે જરાય દુઃખ ન થયું અને ઇન્જેકશન મારે તો થોડું દુખે છે એવું કેમ નું કારણ છે કે ઇન્જેકશન તમારે દુઃખ થાય તો ગુફામાં રહી જાવ ઇન્જેક્શન નો દાખલો આપું છું બાકી એવું બધા થયું નથી પણ એકાદ ઘરે થયેલું એક બે વખત થયેલું એવું ગીરભાઈ જોડા પરમાત્મા પરમાત્માના વિશે આપણું શું મંત્ર છે કેટલાક ધર્મો આત્મા પરમાત્મા સુધી પોચ્યા નથી અને કેટલાક પોચ્યા છે તો એ માટે આપનું શું કેવું છે કોઈ પહોંચેલો જ નથી આજે પહોંચવાની વાતો કરે છે ને અધ્યાત્મ કોલ નામ કે આત્માત્મક થાય હજુ તો ભૌતિક અધ્યાત્મ કે અધ્યાત્મ લોકો લખી જ નાખે ને કોઈ કોણ પૂછનાર છે તારે મારા દેવ ખરું કેનાર હોય તાર બંધ થાય પણ તે ખરું કહેવાય સાંભળે જ નહીં જ તો એના જ થાય ને બધા અધ્યાત્મ હોય નઈ ત્યાંથી આ કવિ માં ના હોય બીજા સારા કામ હોય અને સારા કામ અધ્યાત્મ અધ્યાત્મ હોય કે નહીં દ્રષ્ટિ જ ફરે ભૌતિક દ્રષ્ટિ છે ને જાય ની દ્રષ્ટિ કોણ ફેર ગયા લેતા ફરે ફરે નહિ તમે જાણી છે કેવી જાત ને જાણી કે છું આ જગત કોને બધા પરમાત્મા પરમાત્મા એ બોલો આવું કોઈ એટલે કોઈ જ પામે નહી જે માણસ એમ કે ભગવાન બનાવી છે વાસ્તવિક વાત જાણી છે લૌકિક વાત જાણી છે ૌકિક દ્રષ્ટિએ આપ એક રંગ નો ડબ્બો મૂકીએ અને પીછી મૂકીએ રંગ નો ડબ્બો મૂકીએ અને પીછી મૂકીએ તો દિવાલ ને રંગ થાય એ તો કોઈ રંગનારો જોઈએ રંગારો પીસી રંગારો રંગારો રંગારો બધું એકનું એક જ છે આ પછી મારમ પડે આમાં આટલા કજું કરતો નથી આટલો અમા હાથ જ નહી અને ગોળ ઇઝ ક્રિએટેડ કર્યું નહીં મને ફોરિનના સાયન્ટિસ્ટ પૂછ્યું કે અમારે ક્રાઇસ્ટ કયું છે અને આ લાખ એક અભજ માણસ માનીએ છીએ ગોળ ઇડ ક્રિએટેયુ પોઈન્ટ ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય આવું જાતે જોઈને બોલતું કાંઈ કઈ ભગવાન નથી ભગવાન ના હોય ને તો આ દુનિયામાં આનંદ ને આયેજ નહીં લાગણી બગડ્યું હોય જ નહીં ભગવાન છે તો આ છે દુનિયા ભગવાન કાર્ય છે મારા છોકરા ને ગયા છોકરો થાય મારી નોકરી મળે બધી અરજી ઓફ ગઈ કરી સાચું એડ્રેસ આપશો માર્સે જે જે ચીજ બનાવી તેમાં નથી પણ એના ભૌતિકતાના મૂળમાં તો છે ચેતના રૂપે ઓફ રિલેટીવરીથિંગ ઇઝ ચેત ચેતન જો હોય તો તેના સિવાય જ કર્યું કેવું થયું ચેતન જ છે એ લોકો આવું સમજાય એ મગજ ના ડબ્બા હતા ને લોકો ડબ્બા બનાયા કેવી રીતે નવા ડબ્બા બનાવ આત્મા જુદો ને અનાથમાં જુદો બે જુદી વસ્તુ છે એટલે આ અનાથમા માં ચેતન છે નઈ ચેતન માં અનાથમાં નથી બે જુદી વસ્તુ છે એટલે સેપરેટ થઈ શકે તો દાડો વરે નહિ આ તો બધા એવું કઈ છે ઘરમાં ચેતન અમાન આ ભગવાન કે ભગવાન મંદિર બનાવે ગીતા ડબ્બા બને ભગવાન કિયેર છે પૂછે તો ભગવાન ને કોને બનાવ્યો ચુક થઈ જાય ભગવાને આ દુનિયા બનાવી બનાવનાર મેં બનાવનાર હોવો જોઈએ ભગવાનને કોણ બનાવેલ કે બીજી વાત કહું મેં સાહિત્ય પૂછ્યું કે ભગવાન ક્રિએટર હોય તો કઈ સાલ બનાવી મને કઈ ચાલ ભણતો નથી કહું પણ બનાવી વાત સાચી તા તો એમ બિગિનિંગ તો થઈ જાય ને જે બનાવીએ એનું બિગીનિંગ થાય નઈ અને બિગિનિંગ થાય તો એ તો આ અનાદિ અનંત મોક્ષ ના થાય કારણ કે ઉપરી ઠર્યો કાયમો કાયમ ઉપરી ઠર્યો એ વિરોધાભાસ છે ભગવાન ક્રિએ કર વિરોધાભાસ છે ભગવાન ક્રિએટર કોને માટે છે જે લોકો મોક્ષ નો સ્વીકાર કરતા નથી જે લોકો પુન નો સ્વીકાર કરતા નથી તે લોકો માટે ભગવાન ક્રિએટર છે એટલે આપણે માટે આપડે ક્રિયા આપણે પુનધન્ હમજતા થયા અને મોક્ષ સ્વીકાર કર્યો એટલે આપણે ક્રિએટર ના હોય અને થાય નહીં ખરેખર ક્રિએતર આ શરીર હું તો આખા વર્લ્ડે ના સમજ વાત કહેવા માંગુ છું કે આ શરીરમાં ચેતન કશું કામ કરતું જ નથી આ બધા મનુષ્યો ભરે છે જાનવરો ભરે છે દેહ ભરે છે બધા એમાં ચેતન કશું કામ જ નહી કરતું એ દડ જ કામ કરી રહી છે હસી ધંધો પડે આ લોકો અને એક્ઝેક્ટલી વાત કર चेतन आज जड़ वस्तु हाथ मंदर बेसी ने पास काम करते सूर्य उगे शहर में उठाड़ सूर्य उगया पी एष्मा गमे हाजरी थी हवा चारू रहू हाजरी ये कर्म नु मूल आत्मा आत्मा कोई कर्म करात नहीं એ તો રાત્રે જ આગળ આપડે કરીએ છીએ ને એની ગેરહાજરી હોય ચાલુ છે ને બધી ક્રિયાઓ સૂર્ય હોય તો એની હાજરી થી જ એ બધી ક્રિયાઓ થાય છે એમ આત્મા સૂર્ય ની હાજરી થી બધું ક્રિયાઓ થાય એમ આત્મા ની હાજરી થી બધી ક્રિયાઓ થાય પણ આત્મા કરાવતો નથી એવું કે છે ને વાત સાચી જ છે હું એ જ કહે છે કે આત્મા ની હાજરી આ તો સૂર્ય ની હાજરી સૂર્ય ને કઈ લેવા દેવા નથી એમના હાજરી થી કાર્ય સાઈ રીતે આત્મા લેવા દેવા નથી હા આત્મા જીવ માત્ર ને પ્રકાશ છે સૂર્યપ્રકાશ હવે એ પ્રકારનો અને દુઃખરૂપ લાગે આ સુખો દુઃખરૂપ લાગે દુઃખો દુઃખરૂપ નહીં આ ભૌતિક સુખો તને દુઃખરૂપ લાગે અનુભવમાં આવે તો પછી અહીંયા આવી જારું મુક્તિ સુખ એટલે હું પોતે જ છું હું પોતે છું તું નથી આ તું પણ હું ગોવિંદ આ બાય નો ધણી થયો બીજી રોંગ બિલીફ આ છોકરા થયું ત્રીજી રોંગ બિલીફ મામા થયું કાકોંગ બિલીફી સંજન અને રોંગ બિલીફ એટલે ભૌતિક દર્શન નાખીયે બિટવીન આત્મા અને અનાત્મા ચાલે છે આત્માની હાજરી થી ત્રણ બેટરીઓ ભરાય છે પેટ્રોલિયમ પાવર ભરાય છે મન વચન કાયા ની તારી પેટ્રોલિયમ પાવર ભરાય છે અને પહેલો પાવર ભરેલો એ થાય છે ડિસ્ચાર્જ થાય છે પાવર અને નવો ચાર્જ ભરાય છે એ ચાર્જ ને ડિસ્ચાર્જ કરે છે કોઈની જરૂર નથી અત્યાર તમારું કોઈ ઉપરી જ નથી તમારું ઉપરી તમારા બ્લન્ડર છે મિસ્ટેક જો બ્લન્ડર મિસ્ટેક ને હોય તો કોઈ ઉપરી જ નહીં ભૂલે છે સમજી જાવ મારા હારું આવ્યો ના સમજી જાય ડાકરજી મારા હારું જ ઉપરી કર્યો ને આપણે દઉં મારી ના નહીં તો અમતા પેદા જ નાખો દાદા ગુરુ આવ્યા છે હાથ હરાય ને પણ જૂઠાની માને જૂઠો પડ્યો ને એ તમે શું વાંધો નહીઠાની માને જૂઠો પડે અંઠારી માને જૂઠો પડે એ આપડે તો કે ઉકેલ લઈ નાખો परमात्मा जरूर कहूम पर जरूरत केवे પરમાત્મા ની જરૂર તો બહુ છે પોતે જ પરમાત્મા છે પોતાનું સ્વરૂપ જ પરમાત્મા પેલા ખોળવા જાય તો આ કરે પરમાત્મા જરૂર તો છે પણ એ આપણે પરમાત્મા જ છીએ પણ આ તો ખોલવા બહાર નીકળ્યા સુખો ભૌતિક સુખો જેને ભૌતિક સુખો ની શ્રદ્ધા ઉઠી ગઈ એ પરમાત્મા થવાની નિશાની થઈ ગઈ શ્રદ્ધા ઉઠી જઈ છે ભૌતિક માં સુખ નથી એવી શ્રદ્ધા થઈ જઈ परमात्मा ऑल महती गंगा नदी अंदर ती पानी नो एक तो लै तो ना लोटा गंगा जल ना गुणों ने पवित्रता है पानी ना लोटा एक मोटा शीपने, एक तरवानी, सत, तरवानी जे जड़ परमात्मा के सर्व सर्व व्यापक और व्यापकोटो क्या એ ગુણો જેમ એને દાખલો આપે છે તે આપણા માં નથી છે બધા જ ગુણો એનો એવો દાખલો આપે છે સિમિલી કે જેમ ગંગા નદી પાણી હોય આપડે લોટા માં લઈએ ગંગા નદી ના ગુણો બધા લોટા ના પાણીમાં હોય પણ એમાં મોટું સ્ટીમર તરી ના શકે અને નદી તરી શકે પાણી શું કરે પાણીમાં નદી પેલો મોટું મોટું બોટ તરી શકે મોટું વહન તરી શકે અને લોટા ના પાણીમાં ના ડબો માં રાખે હિન્દુસ્તાન ના માણસ છે ભગવાન થવા ને પાત્ર છે શા માટે આ મુચાર ભાન નથી એટલે આવું ભોગી બે હા ભાઈ લોકો શું કે આખો દાડો પેશાબ જ કરતો હશે ભગવાન ક્યારે પણ આખો દાડો શું બગડ્યું के नहीं है। है भगवान अवतारे अवतार हो ए? तो देह तुधी सर्व आप ना देह सु जाए निर्वाण तेरे आखा ब्रह्मांड में आप प्रकाश आप ડબ્બા ખાઈ નાખ્યું તેને હું પાછળ પડ્યો અને તે હા નરીટમાં નરે ધૂળ પડેલી હોય હવા લાગવાની ના કાઢવું તારે દૂર કાઢ્યું કડવું મારતા જાતકો કે પાછું પૂછું કે તારા ધૂલ કાઢી છે ત્યાં ના કાઢીવાનું દાદા નહીં તો બધું જાતકો કરશે મને તો એવો શોખ નથી જાતકો